આ ઈટ હેપર શું થઈ રહ્યું છે જોયા કરો તો તમને ઘણું ફળ મળશે પહાણી કરી રહી છે આ કૃષ્ણ ભગવાન શું કે છે આ તો ખાલી વ્યવહાર લોક વ્યવહાર આવો થઈ ગયો છે કે હું કરતા કરતા ઉડી ગયું છે કે કોણ કરે છે બઉ રીતે આમ તપાસ કરી રસ્તો ના કાઢી ફરી કાઢે બધું રસ્તો ભૂલ રહી જાય છે પટેલ છે એ રાગદેશ તે આયા છો ઉપરવાળા નથી ઉપર તો કોઈ બાપો નથી બધે ફરી આવું ઉપર તો ખાલી આકાશ છે તે બધા જોડાયો તે પોઈ ના સાયન્ટિસ્ટે પૂછતા હતા ભગવાન તો ઉપર છે ઉપર તારી અરજ્યો નખા બી લોસ્યો ગયો ઉપર કોઈ છે નહીં આકાશમાં બધે ફરી આવ્યો હું તારક શું આપ્યું એડ્રેસ બોલાય ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તમારે મારી વચ્ચે ઘણા અંદર ક્રિએટરથી જ ભરેલું જગત છે આ પણ ક્રિએટરની મહિ છે વિવેકથી વિવેક થી ખબર પડે સદવિવેક થી એના માટે સદવિવેકની જરૂર છે તો એ તો આ તો વેદાંત શું કે છે ચાર વેદ ભરી રહેશે આટલું વિવરણ કર્યું તો અનાત્મા જડે છે આત્મા ધડતો જ નથી કે પછી આપણે વેદને પૂછે તો આત્મા ક્યાં મળે ગોગ જ્ઞાની શું કે જે આત્માના જ્ઞાન ધરાવતા હોય અને તે જ્ઞાની પણ જ્ઞાની ડેફિનેશન શું જ્ઞાની તો હિન્દુસ્તાનમાં વીસ હજાર જ્ઞાનીઓ છે પણ જયારે હા કે એમનો સંતોષ ના થાય ને એટલે ફેરણ શું કરે તણ મળે સમજ ને એને જ્ઞાની ના કહેવાય જ્ઞાની એટલે ભગવાને શું કહ્યું કે જેનામાં સેન્ટ પણ બુદ્ધિ નથી એ જ્ઞાની શું કહ્યું જેનામાં સેન્ટ બુદ્ધિ નથી અમારામાં સેન્ટ બુદ્ધિ નથી એટલે જ્ઞાની કેવી બાકી બુદ્ધિ વાળા ઉભોધ ના રહેવા છે બુદ્ધિ હોય તો હરિપ્રોધ માલ હોય રાગ દ્વેષ હોય બધું છે અહંકાર હોય શાસ્ત્ર નો હોય એ શુષ્ક કહેવાય ક્યાં તો પૂછવું તો પડશે વાત તો જોઈને આધ્યાત્મિક જીવન માટે આધુનિક શિક્ષણ કેટલું જવાબદાર છે આધુ શિક્ષણ આધ્યાત્મિક રસે જ અધ્યાત્મથી ઉધાર હશે અધ્યાત્મ આમાં રૂપરેખા જ મૂકી નથી વિષય મૂક્યો નથી જે મૂક્યો છે એ બધા લોજિકલ છે અધ્યાત્મ લોજિકલમાં અધ્યાત્મ ના હોય તો અધ્યાત્મ વિષય તો હોતો જ નથી અધ્યાત્મ ના લોકો લખે છે નહીં કે અધ્યાત્મક જો આપણી અધ્યાત્મક જો આપણી કોને કહેવાય જેમાં આત્મસન્મુખતા આ સંસાર સન્મુખતાથી ઉઠી અને આત્મસન્મુખતા કરાવડાવે એ અધ્યાત્મ કહેવાય આ તો આત્મા વિવુખ સંસાર સર્મુખ એ અધ્યાત્મ કેમ કેવાય અધ્યાત્મ સ્વાદ આવેદા હોય ને ગમે તેવું હા એ ચિંતા ના હોય ચિંતા જોઈ રીતે હું કદાચ બે જિંતા ના થાય એકાંત માં બે ચિંતા માં નિરાંત ચક્કરી બફાયા બફાયા કરે ચક્કરી બફાય ને બફાયા કરે જગત આપી અમદાવાદ ના મિલ માલિકો બહુ ખાલી બઉ મોટી હોય કઈ પણ હે પેલા વર્ષથી ચાર વર્ષ પેલા જોયેલી હા કેટલી ચિંતા આખો જિંતા ધર્મ કેવા સારા હોય ત્યારે ઢોંકી દે લોકો પેલા વેપારી લોકો વેપારી લોકો ઢોંકી દે ના ઢોંકી દે સારા ને આગળ ના હવા ભગવાન કઈ વાલ્યો કહેતા હોય શું બધા માનવ જીવન નું સર્વનાથી શ્રેષ્ઠ લક્ષ્ય કર્યું કે જેથી માનવ કલ્યાણ માં પોતાનું આત્મકલ્યાણ કર્યું છે માનવ જીવન સર્વશ્રેષ્ઠ લક્ષ્ય કયું માનવ જીવન નું સર્વશ્રેષ્ઠ લક્ષ્ય કયું કે જેથી કરી શકે પણ આપણા હિન્દુસ્તાન ના માટે બીજા લોકો માં તો પુનર્જન્મ સમજતા નથી એ પુનર્જન્મ ને સમજતા નથી આ હિન્દુસ્તાન માં પુનર્જન્મ સમજે છે એના માટે માનવ જીવન લક્ષ્ય શું હું કોણ છું જાણવું એટલું જ માનવી નું લક્ષ એટલા જગત માંટકવાનું છે તમે ખરેખર સગનભ કર્યું બધા છોકરા જાણ હજાર માણસ જણા એવું નથી જાણતું એક દાડો એવો હતો કે એક માણસ નતો એક દાડો એવો હતો એક માણસ નતો અને આજે છે એક દિવસ થી સીધા દિવસ એક દિવસ થાય અંધારામાં આ લોકો ને ઓળખવાનું સાધન અને તમારે જાણવું લોકો સાધન તમે કોણ છે તમારે જોળી રાખવું છે ના જોણ્યું એટલે હું શું છગનપીત છું એવું તમે માની લીધું એટલે રંગ બિલકુલ મારો કાકો છો છો બધી ઘટ રોંગ બિલીફો બેઠી આટલી બધી રોંગ બિલીફો બેઠી હોય જરા સુખ ખે ત્યાંથી લાવે સુખ તો કલ્પિત છે ઘડી ઘડી હારી થઈ હોય અને જરા મીઠું વધારે પડ્યું દુઃખ શું કયું આમ કે તમને ભાવતી હોય જલેબી ભાવતી હોય તો તમને સુખ લાગે ના ભાવતી હોય દુઃખ લાગે એટલે સુખ એનું નામ સ્વાભાવિક સુખ એ હું પણ શું જાણ્યા પછી ઉત્પન્ન થાય પછી સેવાભાવી પ્રવૃત્તિ ચાલુ રાખવી કે ધાર્મિક જીવન જીવ ધર્મ સેવાભાવ કરવો મનુષ્યો ની સેવા કરવી સેવા કરવી એ ધર્મ છે સેવા કરું એમ કેવાય બદલાવ લીધા કરવું જે કાર્ય કરવું જોઈ લીધા વકીલો ફી રહેવા ના એના મન ને શાંતિ થાય એના મન ને દુઃખ ઓછું થાય એવું આપણે કરી આપીએ તો એ સેવા કહેવાય એ સેવા કરી સારી ધાર્મિક તો બીજું શું કરશો ધાર્મિક આજે આજે જગત માં સાધુ આચાર્યો ધર્મ ધ્યાન કરી શકતા નથી આખા નથી તો એવું કે બધાના ભગવાન રહ્યા છે માત્ર મુશિવાર કરું તમે શું ચોક્કસ છે ભગવાન ગેરંટી આપું ભગવાન બહાર નથી પણ અંદર જ છે બીજું દેવલા પૂછ્યું કશું બીજું આ ગઈ પણ છે કાયદો મારવા આક્ષરપુલ હાથી રાખજો દુઃખ રેતી હોય છોકરા ને બઉ દુખ ભોગવે છે ભોગવે ની ભૂલ લખી રાખજો શું કહ્યું ગયા આપ તો ભોગવે અને ભૂલ પેલા પણ આ તો તમારો ગુનો તો આ ભોગવાઈ ગયો તમારું ગધું કપાયું તો તમારો હિસાબ કેટલો થયો પેલો જયારે પકડા છે ત્યારે અદાચાર બી ખાતું હશે એટલે ભોગવે એની ભૂલ નથી રાખ્યો કોઈને માથે દુખ ના લાગજો કોઈનો આ દોષ છે નહી આ જગત માં કોઈ નો દોષ છે એટલું બધું ના હેડાય પણ જેટલું હેડાય એટલું ખરું આખું ના હેડાય થોડું ઘણું કરે બધો ખરો ભોગવે લખી રાખે ને ભોગવે આ ભોગવ થતું હોય તો વહુ નો દોષ છે અને સાસુ દુઃખ થતું હોય તો સાસુ નો દોષ છે એક ભાઈ નો છોકરો રે આ મારો છોકરો હવે રસ્તે છે તે મારે મારો લોહી બાળી નાખે છે કે લોહી ભરાય શું એટલે પછી મેં કયું શું કરવું કરવું પડે તમારે લોહી છે ઢોંગરો ભગવાન મારા દેવાતી વચ્ચે માળામાં સ્થિત રહેતું નથી કહે આ પેલો આવે છે એટલે હું એને કઉ છું કે આટલું બધું મારું સર ગમે તબ કરી અને હોઈ જાય પાછો અને હુઈ ગયા પછી મેં એને પૂછ્યું કે ઊંઘે છે કે દાગર સવાર કે જાય છે ફટવ્યો છે આ તમારો પાલ ગયા અવતાર તમે ફટવેલો પોતાના શ્વા માટે શું કરેલું એનો આ તમારી સાગવવો તમારી જ ભૂલ છે ચલો હુઈ ગયો ને ઊગી ગયો નિરાંત અને તું ભોગવ્યા આ ભોગવ્યા ની ફૂલ અમદી જાય રમણ મુંબઈ માં ઘેર ઘેર લોકો એ લખાવીને અને તમે આનાથી આનાથી ચેતતા રહો બીજા વાક્ય લખાયું છે કોઈ ની અથડામણ માં આવશો નહીં અથડામણ ટાળો ત્રીજું વાક્ય આપી એડ્રેસ ટેવ આ કાલ વિચિત્ર છે આ કાલ વિચિત્ર કાળ છે માટે એડ્રેસ ટેવ જો એડ્રેસ નહીં થઈ આ ભાઈ કઈ એમ કઈ છૂટા નઈ છીએ અને તો આગળ આગ્રહ કરવા જઈશું તો આખી રાતું પડતું નહીં લખી રાખજો માગતા ભૂલો અહિયાં ભગવાન છે હું પોતે કઉ છું ભગવાન પ્રગટ નહી પ્રગટ થઈ ગયા છે હું હું એમનું ભક્તિ કરું છું શાહ કરું છું મારે મારે શું એમની જોડે પંખે છે મારે મારે છપ્પન ડિગ્રી છે અને ભગવાન સાહીઠ ડિગ્રી છે મારે ચાર ડિગ્રી પૂરી કર્યું છે ને એટલા હર્ય દેશમાં જન્મેલા સમજ ભાઈ ની ભલે થોડું અનારી પણ થઈ ગયું છે પણ મને આર્ય થતા વાર નહિ લાગે અંધારી પણ કહી ગયું છે પણ આર્ય કરતા વાર નહિ લાગે સમજ ભાઈ ને અઢીસો ડિગ્રી અઢીસો ડિગ્રી આપી તમે જે માગો આપી કારણ કે હું તો નિવેદ છ આપના ભગવાન છે શું છે વચ્ચે અમારે તો દલાલ ગલાઈડ ના હોય અમે કઈ જે માગવા મોગ છે ઉપા ના થાય અશાંતિ ના થાય હું કોણ છું ભલે દિવ્યા ચક્રાથે દિવ્ય ચક્ર ચશ્મા આપીને તો આમ જુઓ ગધડું દેખાય ભગવાન દેખાય કૂતરું દેખાય ને ભગવાન દેખાય એવું દિવ્ય હું આપી તમને આપ્યા છે ને અમને ભગવાન દેખાય છે બધા આમ ભગવાન છેવ મારે માનેલું ભૂલી જ ભાઈ શું સાહેબ આ તો એક્ઝેક્ટ દેખાય તમારે ચાલુ ધર્મ ની વાત પૂછી હેલ્પ જાઓ ચાલુ ધર્મ તમે હેલ્પ થાય એવી વાત કરી ચાલુ ધર્મ અત્યાર જે ચાલુ છે ને આ મોટી વાતો પસંદ ના પડતી હોય તમારી ચાલુ ધર્મ ની વાત કરો તો આપડે તો જે તેવી ભાવના હોય ચાલુ ધર્મ ની વાત કરીશ તે કરીશ તે અમારે આટલે સુધી આવ્યું છે ત્યાં સહન આ આવું નિર્ભરતા એ ઉભી થાય છે એવું કહે એટલે હું તમને શું કરી આપું રસ્તે પૂછે છે કે આ સંસારમાં જે ક્લેશમય વાતાવરણ છે એનું કારણ શું હશે સંસાર માં જે ક્લેશમય વાતાવરણ છે એનું કારણ શું હશે આપડે કોણ છીએ તો ખુદ વાર્યું નહિ આ વડાપ્રધાન છે એ દાતે આવે તો વાત છે પણ બીજો કોઈ માણસ એના જેવું મળું હોય તો લઈને થઈ ભરે તો પકડી લે ના પકડી લે ત્યાં દુખ ઉત્પન્ન થાય કે ના થાય એવું થયું શું છે એટલે તમે તો જાણો તો શું ક્યાં હતા સ્વરૂપ છે હું કોણ છું પોતાનું સ્વરૂપ છે બાકી ભગવાન ભક્તિ ભગવાન એ આત્મા દેખાય છે કેવી છે ભાઈ પૂછે છે આરાધના અને વિરાધના ફરક આરાધના વિરાજનામસ્તી હોય ભગવાન થયો વિરાજનાથી હોમાવારિયા સુખ પડે ખરું આરાધના ના થાય ભગવાને કહ્યું છે કે આરાધના ના થાય ના કરી પણ વિરાધના ના કરી શકે શું કહ્યું આરાધના ન થાય તો ના કરીશ એની ભગવાન ની કઈ જરૂર નથી પણ વિરાધના ના કરી બહુ જોખમ કે ઉપાધિ માંથી સમાધિ માં પહોંચવાના સાધનો કયા ઉપાધિ માંથી પહોંચવાના સાધનો કયા ઉપાધિ સમાધિ એ જ ઉપાધિ રહી સમાધિ ઉત્પન્ન થઈ જાય નાક ડબાઈ કરવી હોય તો એમાં કશું અવાજ ના આવે હેન્ડલ મારીને સમાધિ કરી શું ભલે નાક ડબાઈ ને સાતી સમાધિ હોય છે સહજ સમાધિ હોય છે શું આમાં નિરંતર પચીસ વર્ષથી સમાધિ માં જ હોઈએ છીએ નિરંતર એક ક્ષણ વાર સમાધિ વગર નહીં એવી સમાધિ હોવી જોઈએ વાતો ચીતો કરતા સંસ્થામાં ખાતા પીતા એવી રીતે સમાધિ રહેવી જોઈએ આધી ની આધિ વ્યાધી પણ સમાધિ રહે એમ નામ સાથી સમાધિ કહેવાય આમ ગબડી પડે બેફામ થઈ જાય એને સમાધિ આ હિન્દુસ્તાનમાં આપણે અહીંયા આગળ લૌકિક સમાધિ કહેવાય બેભાન થઈ ગયા સમાધિ પૂર્વક હોય તમે કશું પૂછ્યું નહિ ફસાયા નથી મને કોઈ જાતિ ફસાવાની નથી ભટકવું પડે છે કરવા ગયા અહંકાર ઉભા થાય કામ એટલે તમાર શક્તિ માગવાની જ ત્યાં તો અહી કરવાની કોઈ ચીજ નથી આરાધના આપડે કહીએ આરાધના કરી દેવાન તો આપણે ચાર વખતે ચાર સીધો આરાધના કરે ને રોજ તો એને કેટલી શાંતિ રહે બસ અમારા ધર્મ છે આ બધા ધર્મ નો સાચી સમાધિ માટે એના માટે હું એમાં હું કોણ છું એ જાણવું પડે તો એ હું કોણ છું એ જાણ્યા પછી સ્થિતિ શું અરે એ જાણે બહુ થયું એ બહુ થયું કોઈ જાણે છે પછી ની સ્થિતિ ની જરૂર નથી જાણ્યું એટલે બઉ પછી યાદી ઉપાધિ પેલો ઉપાધિ મુક્ત એવું કે મુક્ત જોયે નહિ મુક્ત જોયે છે ને પછી મુખાથી આધી વ્યાધી ઉપાધિ મુક્ત ગાઢ ભરે તો ઉપાધિ ના થાય અને ભૂખ ભૂખ લાગી હોય તો વ્યાજી ના થાય છે આધી વ્યાજી અનુભવ છો આદી કોને કેવાય પરીક્ષા નઈ લેતો તમને સમજાવવા માટે ફરી તમારી સમજ જે કાચી હોય તે ચોખ્ખી કરવા માટે થઈશું અધિકો ને કેવાય તો અંધારી એટલે કોઈ કામ ચોખા નીકળે દાર અને દાર ના ગર્ભાત શું એટલે આવું બધું થઈ જાય એટલે હું તમને સમજાવું કે આધી રસો કેવળ માનસિક દુઃખ કેવળ મન નું દુઃખ રાતે સુ આપણે રમણ ભાઈ બધા લાગી ગયા સુઈ ગયા મચ્છરદાની અંદર સુઈ ગયા છે નથી ત્યાં આગળ મચ્છર કાચર નથી કશું છે નહીં અને ભાઈ પાહમાં ફેરવા પડે કારણ કે યાદ આવ્યું આડઅદ્રસ સુઈ ગયો સત ત્યાં પેલા ખાતું પાડે રહી ગયું જ્યાં કુદા કુદ કર્યા ખરે ઉપાધિ નથી કોઈ જાત ની બધા સુજાવ અને કાકા પામા ફેર્યા ગયા છે એ આથી છે કેવળ માનસિક દુઃખ એમાં બીજું કોઈ દુઃખ ના હોય ભેર ઠેર ના હોય એમ નાથી અને વ્યાધિ છું કાંક માનસિક દુઃખ ના હોય અને આ શરીરમાં અહીંયા દુખતું હોય આ માથું દુખતું હોય આ બીજું બધું કંઈ દુઃખ હોય અગર ભૂખ લાગતી હોય ભૂખ ભૂખ લાગી હોય અને કઈ નાખવાનું ના પડે વ્યાધિ કહેવાય પછી ઝાડ વ્યાતી હોય ઓળવાનું હોય વ્યાધિ કહેવાય બરાબર ને એટલે કેવળ માનસિક દુઃખ આધી અને મનથી આ શરીરમાં જે દુઃખો થાય છે બધા ચાયનો તાપનો માથું દુખ્યા નો તગ દુખ્યા નો હાથ નો વ્યાધી શું ના થાય વ્યાધિ કહેવાય એટલે મન મન નું આધિ કહેવાય અને મન ક્યાય બીજું આ શરીર જે બધું થાય વ્યાધિ કહેવાય અને બારથી આવે એમનો ઉપાધિ કહેવાય બારથી આયુ તે બારથી બેઠા હોય તો એ ઉપાધિ કહેખાડો અહીંયા કોઈની પર પડે એ ઉપાધિ બહાર થી આવે એ અંદર થી આવે વ્યાધિ ને અમે કઈ ને એ આધી વ્યાધી ઉપાધિ ફુક્ત હજાર થઈ જાય હું કોણ છું ચારે ચાર એ જાણવા માટે આ છાત્ર લખવા જાણવા માટે બધું છે એ તો પ્રગટ છે કે પછી બુદ્ધિ વધેલો પેલો મન થી ઘૂસેલો હોય આખો દાડો ઘૂસેલો મુક્તિ દાખલો આપવું મુક્તિ આમ લોકો ને અમદાવાય ની મુક્તિ એટલે શું છે બધું હોય ને એક નગીતા શેઠ હોય આખા ગામ ના કામ કરતા હોય અને મદદ કરતા હોય મોટા માણસ હોય એ કેવું હોય જતી રસ ઓછી કય યુગ છે એટલે પીવેક વધાર કઈ દીધા પછી રગીન દાસ ની થઈ શું કે છે બેભાન થઈ ગયા હા નગી દાદ હતા આપડે નામ છે આ મૂળ નગીન અમલ અમલ થી બોલે છે કેનાથી બોલે છે અમલ અમલ દારૂ અમલ છે ને કોનો અમલ છે તે અમલ ને લીધે બોલે છે તે ઉતરી જશે એટલે નગીનદાસ થઈ જશે બધું ની પણ એ દારૂ ઉતરે આ દારૂ ઉતરેવો નથી આ મોહ નો દારૂ ઉતરેવો નથી આ મોહ નો દારૂ માટે મુક્ત પુરુષ પાસે જ જાય ત્યારે કૃપાથી ઉતરે નહી બધો દારૂ ઉતરી જાય અને ઉતરી જાય અસલ સ્વરૂપ દેખાય મુક્ત કેવાય એ પોતે થાય જેમ આ દારૂ ના અમલમાંથી મુક્ત થયો ને એમના મુક્તિ અથવા થઈ ગયો અહંકાર અહંકાર અહંકાર હા અહંકાર અમલ નો કરોડ અવતાર અહંકાર મતે નથી બોહ નો દારૂ ઉતરે એવો છે નહીં ધીર ઉતરે બોસે વસ્તુ બો એટલો નહી બુદ્ધિ નો બો વાત થાય ને જવાબ મળ્યો મળ્યો બીજો પૂછો આપડા આપણા પણ છૂટી જાય હા અમલ અમલ નું હતું નહિ નું અમલ નું તે અમલ તું નહી ગયો છે એ બધો અમલ છે આપડે સમજી જઈએ સમજી જાય કે આમાં શેરી છે અત્યારે આપણે ઉતરી સરેલું માણસ શું ના કરે સાંજે આ જગત આખું જે દેખાય છે ને એમાં ચેતન તત્વ વગર ચાલી રહ્યું છે શું જરાય ચેતન કામ નહિ કરતું આમાં ચેતન તત્વ વગર આ ચાલી રહ્યું પૂતણા જ છે ખાલી ચાર એનો પૂતણા છે એ ના સમજાયું કે છે સમજાયું નથી બઉ ઊંડી વસ્તુ છે આ તો આ જો સમજાયું હોત ને તો આ બાબા ભટેક ભટેક ના કરતા હોત फ चेतन हाजरी से नहीं। ते आज आज आत्मा हाजरी एटीज बाकी हाँ आधु चाने आत्मा को सुबह कर तो चेतन हाजरी थी आ बदले है, ही हो तो के भी क्या ना हो तो के भी आ, ते तो चेतन ना क्या दिखा बेटरी बेटरी ये नहींटरी में पे तेल होबाई पे अठवा પાવર ગયો પાવર ખરાબ થઇ ગયો પાવર ભર્યો તો આમાં ખરાશ થઇ ગયો એ બેટરી નથી ચાલી રહી છે આત્માનો પાવર ભરાય છે આત્માની હાથે થી પાવર ભરાય છે પાવર પછી આતા બેટરીઓ पावर चेतर नहीं क्या आप बोलते આખા હિન્દુસ્તાન ના લોકો બધા મારો હાથમાં બોલ્યો આત્મા બોલ્યો હું આ હાથમાં બોલતો છીએ આપડા હોવાનું હોય ને હોન મટન હોવાનું દબાઈ કોણ બોલે પરમાણુ પરમા અથડાય તેનો અવાજ થાય પરમાણુ અથડાય છે બીજું કઈ શું તો પછી આ હોને ગણવું તો પછી આને આ શરીર ને ગણવાનું શું તો આ શરીર ને શું ગણવું કે એક મન ની બેટરી બેટરી પાવર છે સમજ પડે આવડો મોટો સરસ દાખલો બેટરી દાખલો આપ્યો એવું છે ને ચેતન હંમેશા વપરાય ને ચેતન ચેતન ખરાબ થાય ને ચેતન નાસ્તા થાય આ જે ચેતન દેખાય છે ને એ પાવર ચેતન દેખાય છે મિકેનિકલ ચેતન એને સતર કેવાય છે સતર સતર અને આત્મા મૂળ અચર છે આ સચરાચર ચાલે કરે છે સતરાચર પાવર ચેતન મિકેનિકલ ચેતન શ્વાસ લેટ ચાલે બંધ થઈ જાય અમે જ વાણી છે કે બંધ થઈ જાય હે ખરું રૂપ શું એ સમજ નથી પડતી નું ખરું રૂપ શું એ ખબર નથી પડતી ખરું રૂપ એ પ્રકાશમય જ્યોતિષ સ્વરૂપ છે પ્રકાશમય બીજું કઈ રૂપ નથી એટલું સુક્ષ્મણ એનું રૂપ છે પણ પ્રકાશ રૂપ છે એ કઈ બીજી વસ્તુ નથી પણ ચેતન ગુણધર્મ શું છે અનંત શક્તિ અનંત સુખ નું ધામ બધા કેટલા બધા જેવું બોલે છે મુંબઈ આમ અમેરિકા સાયન્ટિસ્ટ સમજાય નઈ વિચારો અહંકાર જાય તે સમજયા મારી વાણી અને હું બોલ્યો બાકી હું એકલો બોલે હું તમને આ વકીલો તો બોલે છે ઝપાટામાં બોલે છે કે જવાબદારી છે તો જવાબદારી વાળું એક વાક્ય બોલવું હોય તો ત્રણ કલાક વિચાર કરે તારે વાક્ય બોલાય સી રીતે બોલે એની આવડત થી બોલે ને આવડત પાસે ના ચાલે ત્રણ કલાક વિચાર કરે જવાબદારી વાક્ય બોલાય તમે આ તો વિચાર કરી અને ટેપ થઈ પછી એની કરે હા દાદા ચેતન ને એમાં ચેતન ને શું સમજ ચેતન કશું દેવા દેવા નથી ચેતન થી કદાચ દેખાતું છે આત્મા છે એ મૂળ ચેતન છે જેના હાજરી થી આ બધું કરતા એની હાજરી થી એ પ્રકાશ એકલો જ આપણે જી માત્ર બીજું કશું આપતો નથી प्रकाश एक करे प्रका अहंकार कहवा जड़ा कहवा जड़चित कहवा जड़चित कह पावर खराब थी जाए સાહેબ બેટરીમાં તેલ નાખી દે તો નાખી ના દે એ રેતી કોમ લેવાનું હોય જળ ના કેવાયને ના કેવાય અને જળવાય આ વ્યતિરેક ગુણો કેવાય છે શું કેવાય છે નથી આત્મા ગુણો ચેતન નથી જળના ગુણો આ થોડો માન માં આવેલો એ નથી આત્માના ગુણ નથી જળના ગુણ આ વિજ્ઞાન ઉભું છે દુરુપયોગ કરે તો કરે ને એટલે ભગવાન ની દીક તો માટે સમજુ એના માટે આ વાત કોના માટે જે નાના છોકરા હોય ને આપડે કહીએ છીએ ને તલાવ ઉપર તલાવ પાણી ભરાયું હોય તો આપડે કે એ તલાવ ના વડ માં ભૂત છે મૂળ વાત જાણે તો આવે તો ઘૂસું ઘૂસ લેલું ઘૂંસું ઘૂંસ અને એના મનમાં શું માની બેઠો ભાઈ દાદા તમારા સિવાય બધું ભગવાન ભગવાન કયા છે ને તમારા સિવાય બીજા બધા અત્યાર સુધી ભગવાન ભગવાન જ કીધું છે પછી કહે છે વેદાંત માં લખ્યું છે પણ વેદાંત એમ વાંચેલા ના હોય એમને તો સાંપ્રદાયિક મત વાંચેલા હોય સંપ્રદાય માં લખ્યું ભગવાન કીએ તો એ લૌકિક વાત છે એને બોલવી જ પડે સંપ્રદાય માં લખેલું ભગવાન બોલાવ્યું તો ભગવાને બનાવી વિરોધાભાસ ઉપરીક્ષ ઉપરી નથી અન્ડરહેન્ડ નથી ઉપરી નથી બધું સમાન આ બધા સંતો તો એ અધર્મ છોડાવીને ધર્મ ને પડાવે છે શું કરે છે એ અહંકાર એ હારા નો અહંકાર ખોટો અહંકાર બેવ ધર્મ વસ્તુ મુક્તિ માટે નથી એ બધું હારા નો અહંકાર શા માટે કરાવે છે આગળ ખાવા પીવાનું મળે ગારી મળે સુખ જોયું લોકો આજથી અને દુઃખ જોઈ તો દુઃખ આપવાની શરૂઆત કરે આટલું હમ છે બાકી મુક્તિ કોણ સુખ પોતાનું જાણે તો જ મુક્તિ પોતે કોણ છું એ જાણેલું જ નહીં તારે ભગવાન ક્રિએટર કે છે આવું તો વાતક કો લાખો હજારો વચ્ચે વાતો આવે વાત જવાનું એટલે બેસતું નથી એટલે જ આપણે ધ્યાન માં નથી બેસતું ના ના પણ અપૂર્વ વાત કેવાય પૂર્વે સાંભળી ના હોય વાંચી ના હોય એ અપૂર્વ વાત કહેવાય પણ આ વાત વે ની કલ્યાણ નથી જાય બેસતું નથી બઉ વર્ષ નું પેલું સાબરેલું ને એટલે ધીમે ધીમે એ ગાળતા ની વાર લાગે એ ખાતર ખાતર ઢગલો કર્યો ને ભાઈ એ ઢગલો ને ઢગલો આગળ આવે ખાતર ખાતા ન ખાવ કાઢવું પડશે